દૂધ વૈસે મેલ સીરિયલ ચા ના બહુ કામ ખાતે કમ બહુ દુપર ગરબા લેતા પૂજા તો બહુ દસ બજેન પૂજા હોતા પૂજામાં ચાર કલાક જાય ભગવાન પૂજામાં ત્રણ ચાર કલાક પ્રભુ કે તો આનંદ બહુ આ પીસ નહી આનંદ આ પીસ તો માઇન્ડ કા હો તો દૂસરા અભી અભી તો બાર દિન બાર દીવા બાર દીવા બાર દીવા બાર દિન હાથ લગ ગયા વો બી હિસાબ ને ઉઆએ જબ બતર કા પેટ મે ઘટના પડતા હે હ હિસાબ હિસાબ હે અબ આને છોડ રાય ભયતે સેક્શન મની લો અડતા અધુમ ડેટ ડ્યુ આકુમળે અબડી તા અવનોડ ક્રેડિટ અબડી વર્ણના ધ ડેટા લલી પે હેડ ડ્યુઝ ટુ હિમ કે સી સી વોટ હેપન ઇફ યુ સે બાયડાઈન ઇસ હેલ્થ ઓફ અમેરિકન હેડર્સ ઓ સમસાર્ફ સમત લખ મુખ કે લી તૈયારી કોઈ ચીજ તસ નહી હોતી હોતી બોડી કો સેપરેટ કરેબર વિદાઉટ એની કોમ્પ્રેશન વિદાઉટ એની ટેન્શન વિદઆઉટ અચ્છા નો ટેન્શન નો ટશન બચ્ચા કો દર્શન બુદ્ધિ કબ આયે દસ સારમાં આયેગા કિત મે દાદા બચ્ચો ડેવલપિંગ બાળક ને બુદ્ધિ કેટલા વર્ષ થી આવે જ બુદ્ધિ થોડા થોડા થોડા થોડા બધતા હૈવાયરમેન્ટિંગ જૈસા બરાબર અકલ બધતા જતા સમજમાં પચીસ સારું બુદ્ધિ બી આગે છે બુદ્ધિ નહીતીબેન કે આપડા માં કહેવત છે સોળ વર્ષે શાન આવે વીસ વર્ષે વાન આવે એનો અર્થ શું છે સોળ વર્ષ નો છોકરો હોય ના પડે પચીસ વ્યવહારિકતા બઉ સરસ હોય પચીસ ના છોકરા ને સમજ ના પડે પેલી પંદર વર્ષો હોય બધું લાગેલું પાડી ત્રણ ડો ફર્યા ફર્યા કરે ખાલી કેમ કઈ ઘર ચલાવું આવડે ડોક દાદા કા જ્ઞાન નહીં પુરસાદ ના સાઇન્ટિસ્ટ ગિફ્ટ છે નિર્દોષ લોકો હોય આપડા કવિ જેવા હોય ને બાર મહિના યાદ ના આવે લેડી નામ યાદ ભૂલી જાય બાર મહિના અમે જે જ્ઞાન આપીએ છીએ માણસ કરી શકે નહીં dagger us the dna, yeah. gift yeah. Man, man cannot do it man cannot I am capable to touch this place are yeah. you uh coming -huh. i am capable uh -huh. to touch this place please please yes. yes. my, my gift say how that gift gods give to only went to him not to others i uh -huh. so have given us right sir right for કરેલો પુરસાદ કોઈ જતો ખબર એનો મીનિંગ એનો અર્થ ખબર નથી એટલે દાદા ને પૂછે છે પુરસાદ કેવાય છે આ બધી પુરુષાર્થ પુરુષ થયા પછી હોય પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી ગયા પછી પુરુષ પુરસાદ કરી શકે નહીં પુરુષાદ કરી શકે નહીં તો એટલે પ્રકૃતિ એ ભમેડો છે ટોપ છે લખ્યું છે કે વર્લ્ડ ના તમામ મનુષ્યો ટોપ છે ભમેડ્યા છે એનો ખુલાસો છે રાવજો મારી પાસે તાકે તમે ભમ્યા નહી હું કઉ ભલે ભ્રાંતિ નો ખોટો ખોટો પુરુષાર્થ હોય નીચે ઉતારે અને સારો પુરુષાર્થ ઉપર ચડાવે ભ્રાંતિ નો હે ભ્રાંતિ કોને કેવાય ને ત્યાં કોક નું અપમાન કર્યું અને પછી પછી તને પોતાને તારું જ્ઞાન શું કે ખોટું કર્યું છે એક માણસ થી મારી નાખે છે અને પછી શું કરવું અરે આર ઝઘડા કરે છે લડકા ઝડગા કરે છે એને મારે કરવું પડ્યું ના કરવું જોઈએ છતાંય કરવું પડ્યું એમ કરીને લઈ જાય છે ઘેર પોતે ખાય છે બધા અને બીજો માણસ પશ્ચાતાપ કરે છે પોતે ખુશી થાય છે આમ કેવું મેં મારી નાખ્યું તારી છે જન્મ ટીપ લાઈમ પાછી મળે અનુભવીપ <playlation> જ્ઞાન મળ્યા પછી જોવા જાણવાનું જ્યાં સુધી જોવા જાણવાનું કહીએ છું એ તો અત્યારે વિના જુએ એ કામ લાગે થી ગયા આપડે સુધાર્થ થઈ દાદા કશું ના કરવા નથી કે ખાઓ પીવો મોજ કરો મજા કરો મોજીલા ના થતો મોજીલા પડે મોટું કોણ કરે એટલે ગામના લોકો ભેગા થઈને પછી નક્કી કર્યું કે ભાઈ આ જેને જોયતો એને આપો છોકરો ઉછેરે મોટો કરે એટલે કોઈ એક રજપૂત હતો તે લઈ આવ્યો પેલો મોટો છોકરા લઈ આવ્યો આ નાનો છોકરો કોઈ લેતું નતું હલકી કોમનો હરિજન તે કે છે મને આપો લવું કે છે તમે બધા વિચાર બ્રાહ્મણ નો છોકરો હરિજન કેમ આપી કોઈ ગ્રાહક ના થયું એટલે એને આપી દીધો ઉછેર તો પડે નાની મને તાળી છોકરો પછી એને આપી દીધો બંને દારૂ કાઢવા માંડ્યો ક્ષત્રિયતા ઉછો એ બ્રાહ્મણ નો સંબંધ ને ફેન્સી બ્રાહ્મણ ની તે દારૂ વિરોધી થયો દારૂ પિકેટિંગ કરે દારૂ પીવાય જ નહી કે છે દારૂ નો જોઈએ એક જેમ કે દારૂ પીવો જ જોઈએ એટલે લોકો એ કહ્યું કે ભગવાન ને પૂછીએ કે છે જ્ઞાની પુરુષ છે ત્યાં પૂછીએ કે છે મોક્ષ વેલો થશે દારૂ નહી પીવાનો બધો બેસ્ટ કરે છે તકે આ દારૂ ના પીવાનો અહંકાર કરે છે આ પીવાનો અહંકાર કર્યું I I want without egoism. egoism. not hmm. ha. good both ways if you have it. it. did No, આઈ વોન્ટ વિદાઉટ ઇગો ના પીવાનો અહંકાર કરેલો ઊંચી ગતિ મળે પીવાનો caste system. you ...Many interpretations are there, you know. ગીતામાં કૃષ્ણ ભગવાને ચાર વર્ણાશ્રમ ની વાત કરી બ્રાહ્મણ વૈક્ષક ક્ષત્રિય ક્ષુદ્ર આ બધા જે ચાર વર્ણાશ્રમો કયા એની પાછળ હેતુ શું હતોપ ઉપર બ્રાહ્મણ બ્રાહ્મણો માં જ લગ્ન કરે અને બ્રાહ્મણો માં જ એ ટોપ જાય બ્રાહ્મણ છત્રી ભેગા થયા બધા થયા ખરે છત્રી પણ બ્રાહ્મણ બ્રાહ્મણ ની સાથે પહેલા ટોક ઉપર બ્રાહ્મણ પણ જાય ટોક ઉપર જવા માટે રસ્તો હતો બઉ સુંદર રસ્તો હતો મોટા મોટો શોધખોળ છે આ દ્વાર સમય મોટા મોટી શોધખોળ પણ એક મોટા મોટું ફર્સ્ટ ક્લાસ બિલ્ડિંગ બ્યુટીફુલ સારો દેખાય જૂનો થાય ખરાબ દેખાતા ખરાબ દેખાય બહુ ખરાબ ખરાબ છે ઇતના અચ્છા છે ઇતના હે ખરાબ તો એ વનાસન મે જીતના અચ્છા છે ને ઇતની ખરાબી હો ગઈ ક્યોકી વનાસન ઇઝ ઇન ધ ડેમોલિશન સ્ટેટ નાવ ઇટ ઇઝનટ ઇન ડેમોલિશન ડેમોલિશન કરનો છે સો ધેટ્સ વાય હી સેડ યુ શુડ નોટ ડુ This અને નરેસેતી નરેસેતી પછી ફાઉન્ડેશન લેવા જોઈએ ના યુ બિલ્ટ અપ ધ ન્યુ પેલેસ એને મેદરત કરી રહી છે એન્ડ ધેન અગેન ઇટ વિલ કમ અપ અક ઓર સિસ્ટમ બટ વોટ ઇફ યુ લિવ ઇન સોસાયટી એન્ડ યુ સ્ટીલ બિલીવ ઇન ધેટ કેરેલ અબ્રાહમન કેરેલ અબ્રાહમન પ્યોર વેજીટેરિયન એમ કહે છે કે હવે આ બધું જે થઈ રહ્યું છે અત્યારે વાણિયા બામણ પટેલ બધું એકમેક પર પરણે છે તો એ કહે છે કે ડાઉન માં લઈ જાય છે ડાઉન માં કે તે ટપમાં લેતાય ફ ગયા થાય ડાઉન મે એટના તીરસ કા થા બ્રહ્મન કો હરિજનિજન નહી હોય બંદર થિરસ્કાર ચાલ ગયેર મા આદમી પે તો પેલા ચેક બરામ કલ હોય છોટે પિરસ્કાર નહીં કરતા બરા આદમી બુલાતા હોય જો બિરજગાર કરતા બરા આદમી ભ્રામિન કાલે સાથી સુધી કરવા આવે પેસા દેવા નાખે એ લોકો ને પણ પગલા પડે નહિ જમીન પર એનો પગ પડે નહિ એટલે ચાલે એની પાસે જયડું બાજેડું હોય તે જયડું એના પગ ઘૂસી નાખે આગળ કોરિયું બાંધુ ભાઈ આગળ ઉપહ નહી હરિજનો ઉપર ત્રાસ વર્તા શુદ્રો ઉપર જબરજસ્ત ત્રાસ વર્તા હોય હિન્દુસ્તાન ના લોકો અને બીજું વિધવા ઉપર ત્રાસ વર્તા તેની આ ફળ આવ્યું છે આ ફળ તેનું જ આવ્યું છે થયા જુ ચોર બધા થઈ ગયા બધું કુદરત સારું કરે મા ઈચ્છો કે સીધા કે બિલ્લી ફરતી દુમાં હાથ મુ ગયા મૂળ નહીં ડાલા મુસાઇક નહી હોય કે બરામ બોલાઈ કરતા બરા આદિરસ્તાલ દાદા ડે ટુ ડે લાઈફ યુ યુ ઓટિકલી જજ પીપલ I I I do do it all the time. You know, I tell him what Vidhi can do to to yeah, to I, I also wanted know know that. that. Uh, <laughs> <laughs> I I everybody here wants to know that. No, you Rade, રાધે ભેદ પડી જાય ને પેલી દ્રષ્ટિ થી જોવાઈ જાય ગમ કોઈને પણ તમે તિરસ્કાર ની વાત કરી ને તમે એટલે એને કોઈના માટે કઈક પણ અભિપ્રાય સારો ખોટો આપી api દેવાય અમે જોતાની સાથે તમને આપણે ગુનેગાર નહી કૃષ્ણ રાધે કૃષ્ણ ગુનેગાર હૈકી ગુનેગારી તો રાગી નહી ગયા આપનેજ પડે કોઈ ભી કેટ હોય રાગેટિવ and then you will not have anything to do with But, ka ta, ye it. ka ek ek hai hai hai buddhi buddhi ભગવાન કેફેક્ટ એક જાત બુદ્ધિવાલા જાત કા બનાઈેક્ટ અચ્છી હેફોર્ટ ભગવાન કે જાત સબ કરે ભગવાન કા બુ હવા સુગંધ ભગવાન કે ભગવાન કે બુદ્ધિ નહીં ક્યાં એ બુદ્ધિ નહીં નહીં જન્સ હો ભગવાન મેં તો કભી નોન સેન્સ બોલ જતા કભી સેન્સ વાસ બોલ સેન્સ આઈન્ટ રિલ વ્યૂ પગુ રામ એસા દેખતા ને રામ કો ભગવાટી <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> but tell me when you see a child like that you you you see so much innocence it's not that pure is you you think it is god you know that is why you do that you know but you haven't seen gody but something he brought it you like even a, a very cruel person but what is that that, that means you everybody has that in him you know and only something brings it out is that a fact i am gajje ke nano baalak che te મને જોતાની સાથે મારી જાય છે it felt like he felt just a reflection of that child baby towards that groom cool man yes which yes. makes him oh sorry. same with dada dada seeing me coming in front of dada this pure yes, reflex in us God. and you also flows, feel like that we also lose all our this kasi but that means let me ask you one question I mean it may be a little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 But but see, I I I have a choice, if I feel that, you know, there I go again, I, you know, but I'm just saying, satsang, satsang ke, ke nana-bhaakko khub time to to thai, re, આપડું ચોખ્ખું થાય પ્યોર રે એ વાત સાચી આદમી પ્યાર હે lagti hai, અચ્છા આદમી નહીં મિલે તો લડકે લડકે બુઢે કે સાથ મત ખેલો ક્યો દાદા ક્યો બુ બહુ ચિંતા કરતા લે નિર્દોષ લેતા નિર્દોષ નિર્દોષા સેવા કરો ચૂરના આવતો દુઃખ પડે નહીં ગાડીઓ વધારે ગયેલો હોય સુમાં પેલો ચોર હોય નેલાયક માણસ છું બઉલાયક કરે ખરાબ હોય તો મારી પાસે સ્ત્રીઓ પણ કન્ફેસ કરે છે ચાલીસ વર્ષ સુધી બધું એક કન્ફેસ કરે સ્ત્રીઓ હોવ કાગજો લેખી અને કન્ફેસ કરે એટલે પછી અમે આમાં હાથ કરી ધોઈ નાખીએ પછી એને કાગજ પાછો આપી મહિના સુધી એ વાત પચાસ મહિના બસ કર કોણ હડે કોઈ હડતું કચો નાખી નઈ તિરજકાર નાખી આપડે અમુક જગ્યાએ મૂકેલું એવું પેલા એક કટોંદી નાખી રે કટોંદી નહી ના પેન બુક ઓફ કરવાવા ને ને ફ્લેપ પાર્ટનરશિપ માં તાક ના હા યો માર જતો એક માં યોંંતી ગયો અને કોણ લઈ જાય માં એ ટુ પેન કોણ આવે એના ઉપરથી 5 રૂપિયા આલે તો લે રે ડાગા નું સુક થઈ ગયું આ કરતા આફ્ટર ઇઝ બુક સા લાયા સારું છે जय सचिद कमलेशवेरी पेला भाई कमल बातचीत करो बातचीत करवेरी न्यूजर्सी रहे दादात तो आज दादा ज्ञान लेल गाड़ी મળ સુરત ના છે આ બોડી નું નામ પાડ્યું છે કમલેશ ઓળખવા માટે પણ I am nothing. Nothing. You are. You are just somebody. Nothing. You are. Or you are ever. Permanent. Kaplet is your name. ભૂલ ચાલુ આવી હતી ભૂલ ચાલુ થી કરી રાખી છે એ ભૂલ ભાગી નથી આપડે ભવાન જે તપાસ કરી છે તમારી પાસે આવ્યો છે મોટી જગત બનાવ્યું છે કોઈ ગૌરવ માણસ છે करेंटी बुख हिंदुस्तान दुख पूर्व पश्चिम लगे लगे बल आप जानिए जगत आप जगत छे अपने मानिए जगत छे દુઃખ ની માન્ય એવું ચાલે નહીન કરાય એવું ના હોય આપડે કઈ લગ્ન થઈ ગયું થઈ ગયું થઈ ગયું હચમ ના god is creator is correct by relative viewpoint not by real viewpoint god is creator is correct may dhinesh view point not by real viewpoint by real viewpoint the world is the puddle itself tabo maare gindi agnanti bohtelu jagat aa lai ganay તત્વચિંતકો ને માટે આ જાણવાની જરૂર છે અને બીજા લોકો ને ત્યાં ભ્રાંતિ નું ભગવાન ને બનાવી જાણવાની જરૂર છે પેલે જુદું જુદું જાણવું જોઈએ તત્વચિંતકો મારી પાસે અહીંયા આવે તત્વ ના ચિંતક ના આ જાણવું તમે તરીકા ખબર પડે ગધુ કપાય પાંચ હજાર ડોલર નું ત્યારે ખબર પડે જાતની ભવિષ્ય વિચારો હવે ઘરે કવિતા વિચાર તે ભાઈ લાગે ખરાંત હાલ જેવું બીજા કોઈ વાત નહી કરી ના વસંતુ જ ખબર પડે જેમ ટુ એટ ને ભેગું થઇ જાય ઉપર જીવાન કેમ કેવાય આખી ભાઈ લાગે લાગી રાહતું ના આવે એનું જીવન કેમ કેવાય નિર્ભય થવું નથી ભાઈ કેમ લાગે છે હું કમલેશ છું કે ભાઈ ભાઈ લાગે આવું છુપાવે હા આવું છુપાવે તો પછી ભય લાગે પોતે છું જાણે ત્યાં ભાઈ કેમ લાગે મહેશ નામ ના હોય મટીરિયલ નું નામ હોય એટલે આ મટીરિયલ છે તમે જુદા ખબર પડી મને પડી સમજ પડી ગયેલ છે ए? तो करता तो छे। है तो चिंता नही जय सचिद नबई ना उत्पन्न અને સંસાર માં સારી ચાલ્યા કરે બસ તડકાવે તો પણ ભય ના લાગે કેટલા બસ એક ઘેર બસ નહીં સુરતી પાસે પટેલ છો હેલો કયું બાલ કયું વણીસા વિજ્ઞાન થી બધું થઈ જાય નઈ તો કરોડ ઉપાય થાય નઈ કરોડ અવતાર થાય ની કઈ હેલી વસ્તુ નથી હેલી વસ્તુ બધા લોકો હિમાલય ભટકત નહીં કેટલા વર્ષોથી કુટુંબ કરે છે જેને પૂછતા આવડે તે પૂછે બધા પૂછીયે ના છે अड़ी एक दौक लाख गयुक लाख एक આવતી ચોવીસ આપડે થાય ત્યાં સુધી આપડા ભારત દેશ માં કારણ કે પેલા જે તીર્થંકર હતા ની એ તો બધા સિદ્ધ થઈ ગયા અને હરિહંત કોઈ રહ્યું નહિ જે હાજર હોય દેશ સાથે સમજભાઈ હરિહ એ નવા હરિહ કહેવાય તે આ હરિહંત એટલે સિમંદર સ્વામી ના હરિહન બોલીએ તો સિમંદર સ્વામી આપડા લક્ષ્મણ કામ નીકળે સમજભાઈ ને